ए आवो, आवो। आवी गया आव बु वार्ता कहना अरे वहा भाई आजे तो, तो शावी छे। साथे एनो भाई द्रवण आयो अरे वहा भाई સાંભળો સાંભળો મારા નાના મોટા ભૂલકાઓ આજે છે ને આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો ભાઈ આ વાર્તાનું નામ છે દાટેલું ધન ધન એટલે પૈસા દાટેલા પૈસા આ સાંભળો સાંભળો એક શેઠ હતા ભારે કંજુસ હતા એમણે કંજુસાય કરીને ખૂબ ધન એકઠું કર્યું હતું ઓ ભાઈ હા કંજુસાય કરીને પૈસા એકઠા કર્યા હતા क्या वे बस एक ठा एक ने धन कोई चोरी पैसा भेगा करेला धन मीस सोना महरो खरीदी बोलो वीस सोना ना सिक्का खरीदा आ बगड़े मिंडे वीस પછી તે સોના મોહોરો ઘડામાં મૂકી માટીના ઘામાં જમીનમાં દાટી દીધો હવે શેઠ ને હાશ થયો ભાઈ રોજ ચાંજ પડે એટલે શેઠ ઘર પાછળ જાય અને જમીનમાંથી ઘડો કાઢે સોના મોહરો ગણે ભાઈ આ નોકર એક વાર શેઠ ને સોના મોહોર ગણતો જોઈ ગયો શેઠ તો બેઠા બેઠા ગણતા હતા પછી તો શેઠ રાતે ત્યારે નોકર પાછળ ખોદી ભાગી ગયો બીજા દિવસે શેઠે ઘડો કાઢીને જોયું તો અંદર તો સોના મોહોરો નો મળે શેઠ તો પોક મુકીને માંડા રડવા રડવાનો અવાજ સાંભળીને બધા પાડોશીઓ દોડી આવ્યા અને કે શેઠ શું થયું શું થયું આમ કેમ રડો છો શેઠ કે અરે રે હું તો લૂંટાઈ ગયો કોઈ ચોરા ગળામાંથી મારી બધી સોનાશી હતો ને એ બહુ નટખટ હતો ભારે મસ્તીખોર હતો તમારી જેવો એણે એક શેઠ ને મસ્તી કરી એ પાડોશી એ શેઠ ને કે લો શેઠ આ વીસ કાંકરા કામ છે ને કાંકરા ગણો બેઠા બેઠા તમારે ક્યાં ધન વાપરવું હતું પૈસા વાપરવા હતા કાંકરા ગણું હવે આ વાત સાંભળી ને બધા હસવા માંડ્યા હો ભાઈ અને શેઠનું તો બધું લૂંટાઈ ગયું તો ભાઈ આ દાટેલું ધન શેઠ વાપરી શક્યા નહીં મજા પડી ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ ભાઈ આવજો